આટલું બધું કેમ રાસ્ત્રો માં દિશા દેખાય આવી નથી કારણ કે કોઈ ફેરો પૂર્ણ પુરુષ પાકે ત્યારે આ પછી ખોરાક અને આ દિશા ને જોશે તારે નારાયણ થયા એમાં તો ના કહે પણ સંપૂર્ણ દિશા ના બતાવી છે પણ તે તો એ સિસ્ટમ ક્યાં સુધી ચાલે સુધી મન ના કયા પ્રમાણે વાણી હોય અને વાણી પ્રમાણે વર્તન હોય તો હજી ચાલે મન માં જુદું વાણી માં જુદું બને આ જ્ઞાન તો એમ કહ્યું હતું કે પ્રવૃત્તિ એમાં નિવૃત્તિ શોધો કરિસાબ નહીં બેસે મારે ઈશ્વર ચિંતન સિવાય કોઈ પ્રવૃત્તિ નથી જો પ્રવૃત્તિ છે િંત મારી કોઈ પ્રવૃત્તિ નથી જાણેલા ઈશ્વર જે ઈશ્વર ની વિશે કોઈ દલીલ નહી થઈ શકે જે ઈશ્વર વિશે વિવાદ નહીં થઈ શકે તે ઈશ્વર ઠીક છે જે ઈશ્વર વિશે દલીલ ના થઈ શકે વિવાદ ના થઈ શકે એ ઈશ્વર ભગવાન બધું આપડે ચલાવે છે આથી વાત નહીં એમાં એ કોઈ શબ્દ હતો નહીં કરેક્ટ નહી લૌકિકમાં તરીકે હા અલૌકિક માં નહીં તમે અલૌકી ગમે અલૌી ગમે અલૌકી હા તમે કયું ગમે અલૌકી કે નહીં અલૌકી કે નહીં ગમે પાટેક્ટ મનુભાઈ મનુભાઈ અમદાવાદ જવું હોય હેઠતા કેટલાય સંતો એવા છે કે ઈચ્છા લઈ થઈ જાય ત્યાં ત્યાં સ્થિર થઈ જાય જોકે નથી હોતી એમને પ્રગતિ ના રહેતી ના રહે પડે ને અશાંતિ નથી હોતી એમ કારણ ઈચ્છા ઈચ્છા એ જ અગ્નિશા એ જ નથી એના અગ્નિ હરતી જ નથી ઈચ્છા ઉત્તમ ગમવા ગમો રહ્યો છે કે આવું કપડું જોયેલું ઈચ્છાઓનું મારી આ એક સ્ટેજ પછી ઈચ્છા આપડે તો ઘણા સંતો તાત્કાલિક શાંતિ માટે ઉપાય સારો છે પણ તેથી કરીને પ્રગતિ ના બધાય હું કોણ છું એવું એમને કબર ના પડે ભગવાન શું છે ના સમજાય નહી કર્યો છે ઈચ્છા ઈચ્છા એટલે મેં જઈ ઈચ્છા થઈ ને એનું નામ આપડે હળગાવી ગયું અગ્નિ હળ જ્યાં સુધી ઓલવાય ત્યાં સુધી થતું ઈચ્છાઓનું લઈ કર કેટલાક કેટલાક વિચારો ની એનું મૂળ તોડી નાખે છે અટકી ગયા પછી જાણે કરે નહીં આનંદ થી દેખાય જાણે કરે નહિ એટલે લોકોને હેલ્પફુલ ના થાય ને એક વખતે હેલ્પફુલું દેખાય અંદર સાહેબ કરે બેસ તે સગડી પાસે બેસાય એટલા કોઈને બે શબ્દ એવા કર્મ બોતે નહીં મુશ્કેલી ઉભી કરે લપડે મેટાજી મારે અમારા આકારિ મારેલી અને બને બનાવવાની એ લક્કા બરા લેતો આપડો હબર વગરના તો બહુ બની ભગવાનનો તો લીધો એટલે હોવાય જરા गेला કાઈ સંતાય ની લખciano માવી ભાઈ એ ગુરુમલી આવ્યો ત્યાં મને આપણે યાદ પાણી એ ભૂલી જાય શું થાય ભૂલી જાય એટલે યાદ કરું યાદ કરવું પડે ભૂલી જવાય હા યાદ નથી કરું એટલે નહીં એમાં 80% મત અને એ પણ ના હા સમાધિમાં બોલો એનું અર્થ કઈ અલૌકિક હોય છે જ્ઞાનમાં લૌકિક ભાષાના જે અર્થ હોય છે કયા તમારી પાસે જે લોકિક ભાષાના જે શબ્દ અર્થ હોય છે એના કરતા કઈ બીજી જ અર્થ હોય છે સિદ્ધાંત એવી દશા છે કે જે કોઈની પણ સામે આવતા એનો અંત લાવી શકે છે જય સશિદા ભેદભાવ નહીં એવું થયું કે આમાં આપવા પણ જેવું છે જ નહીં આપડે જે આપીએ છીએ તો બોલીએ છીએ બાકી ગમ સિદ્ધ થઇ જાય ઘણી ગરી છે ને ઘણી ગરી કે છોડે સંભાવે નિકાલ કરો દેવી હોય તેવી કચરો હોય સારી હોય દેવી સંભાવ નિકાલ મેં તો કરવું પડે સંભાવે નિકાલ કચરો કરવી પડે